પડે કોઈ પણ કર્મ બંધ પડે બહુ ચીજો આવી પડે એક બે ચિંતા થાય પછી ચિંતા કરી શું થાય જ્ઞાન કેવું છે ઉપાધિ માં ભયંકર ઉપાધિ હોય ત્યારે સમાધિ રખાવે છે કેવું સહયોગો પાપ કેટલા ફરી ગયા પેલા કે આખા જગત ના દુઃખ લેવા આવ્યા છે જેને છે મને જોડે લઈ છે તો અમને લખવાના અમે જ્ઞાતા દસતા રહી છે જ્ઞાની પુરુષ કૃપા કરી અને પ્રકારની રસાવે તો બધું વસ્તુ મેં તો કરોડ અવતારે શીખવાનું પડે નહીં જ્ઞાની પુરુષ હોતા નથી થયા હોય તો કામ નીકળી જાય આવું જ્ઞાન અપાય છે મારા કદાચ બે વચ્ચે પાંચ વર્ષ થી ખોરાક નથી લઈ શકતા ને શરીર સુ બે મહિના થી સાવ નથી લઈ શકતા ખાલી કર્યા બાળા નો આખે પાવી દમ ક્યા તપાસ અમારા ગુરુ દાદા એ આવી રીતે નંબર છે અલ્લાકી આગે જાણેલાકી અમને નવા બાજુ સહન થવાનું નહીં આવે બધું અને દશા થઈ ગયું છેલ્લા બાજુ પેલા કુણ્યો ખા ખાકારી પડે આગે આગે અને એમાં કેવા તો જેમાં કોઈ ચિંતિત માત્ર કોઈના ઉપર રાગ છે મારી આ થોડી છે પરિણાવવાના પૈસા નથી શું કરે એ વિચાર આવે આર્થ ધ્યાન થાય નથી હવે શું કરીશું પોતે પોતાની ક્રિયા નાન પારકા પોતાના દુઃખ ને માટે હા અમારું પઢાઈ કરવું કઈ પણ લઈ લેવાની ઈચ્છા ભાવના કરીને શરૂ પડ્યું છે પઢાઈ દીધું તો પઢાઈ દીધું ના જ પડાયું પણ ભાવના કરે તો નથી રહતી શરૂ ધ્યાન એટલું હોય ને ત્યારે કોઈ વાત થાય પણ મિક્સર થી અહીં પીર્યંત અને પાછું આત ધ્યાન અને ધર્મ ધ્યાન ની મિક્સર થી પીર્યંતે બરોબર પણ આને આર્થ ધ્યાન બહુ ઓછું હોય અને ધર્મ ધ્યાન વધારે હોય તો મનુષ્ય અને આ ચાર ધ્યાન મહિર ભગવાન સુધી હતા અને પાંચ ધ્યાન અત્યારે ઊભું થયું પાંચ મહારામાં ચોવીસે એટલે અમે પુસ્તકમાં લખ્યું એનું નામ અપધ્યાન લખ્યું નથી તો આ કેવું ધ્યાન આવ્યું અને સાહેબ ચાર સિગર હતું ને આ પાંચમી સિગર કેવી લેવો થયો છે સાહેબ કરવામાં આવ્યો શું કે છે બુદ્ધિ થી મારવાના એમના હાથથી નહીં મારવા કોઈ હિંસા નહીં કરવાની બુદ્ધિથી હિંસા કરવાની બુદ્ધિથી જ મારવાના પોતાની બધા બુદ્ધિથી વધુ બુદ્ધિવાળા લાભ લઈ લોિ થી શું કરતા હતા ધ્યાન શું કરતા હતા બુદ્ધિવાળો વધુ બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાને સમજળ પાડીને એને વિચારો શું કરાવે એવો ધંધો માણતા હતા તો કરતા છે કુતિ બુદ્ધા આના બધુ બુદ્ધિશાળીઓ ઉષા બુદ્ધિનાને સુ પુસ્તક થાય અને શબ્દ આવતા એમાં ઉપયોગ કરતા આના આ બરાવી લેવા ઉપયોગ કરે પુસ્તક કરે બરાવી લેવા બરાઈ લેવે મેરી દે કેત્રીને બોલી દે નહીં બરાવી લેવાનો જો કુળવાળો બે ત્રણ દે બોલી દે બરોબર બાપા આના ને છોકરાને મિસ્કર નામવા નંગોળ કેત્રીમાં ખટેલી છે હાથ ની લડ ના દેખાડે ચોથી લગ ના દેખાડે એ પહેલી બીજી લડ દેખાડે પણ તે આનંદકાળ સુધી રહે પણ અત્યારે આ જીવો આકાર ના જીવો ચોથી રંકે જતા જાય જાય છે પણ આ કાળના જીવો નરકટી ના લાયક બહુ નથી જાનવર ના લાયક છે એટલે મોડા છે બચારા પાપ મધવા માં મોડા છે ભુવનપતિ અને રાણવંદર ના દેવો એ કઈ કઈ રીતે થતા હોય ભગવન આ શાસ્ત્ર ભગવાન ની આજ્ઞાપૂર્વક નો તો હિસાબ કરવું શરીર નું કષ્ટ સેવન કરે પણ આજના પ્રતાની સમજણ સધન છે જો ગુરુ મળ્યો હોય ને એના માથે વાર વધારે પછી વાત કરે બધું ભોગવે પોતે કષ્ટ પણ કષ્ટ થયું એટલે પોતે પોતાની જાતનું કષ્ટ સેવન કર્યું એટલે એને દેવગતિ તો થાય કષ્ટ જીવે છતાં દર્દ ધ્યાન ના કરે ત્યારે આ ધ્યાન ના કરે ખબર એને અઢાગ્રહ કર્યો અઢ્રહ કરીને જાય અરે જાય જાય તે પાછા હોય તો અમારી જોડે ઘેર બંધાઈ રહ્યું હોય ને તે પછી પછી ઘેર ઘેર ભોગ બાવે બરોબર છે આ કળ્યું એટલે આ પુલ નો વેર બાંધેલો હોય ને રાખ બસ અરે એટલે સુધી રાખજેસ હોય પાછા રાખદેશ એટલે બધી હોય કે તીર્થંકર ઉત્તરાખંડ ની અંદર એક પ્રશ્ન આવે છે ઉત્તરાખંડ એક પ્રશ્ન છે ગૌતમે પ્રશ્નો ઉત્તરાખંડ માં એમાં એક પ્રશ્ન ઈ છે ભગવંત કરવાથી સમય દર્શન જીવને પ્રાપ્ત થઈ જાય તો આવા દેવો એવી એમની રાગ હોય તો એમને સમય દર્શન થતા ના તમે કશું કામ નહીં રાગ જ ખાલી રાગ જ આ કે ખરું તે પણ કેમ તમે કરશો એવું કઈ પાપ્ત નહીં થયું બહુ હેરાન નથી બહુ અધૂર નથી હજુ તમિબ્રશન નહીં થયું ભગવાન ના પંકયા છે ને રોગાળો ના પહેલા હજી તબીબો નહીં તમે બે બહુ અઘરું સમય તો દર્શન તો ભગવાન કે એમાં પક્ષપાતી હોય જ નહીં કેવું ને પણ આશ્મી છે એટલે પણ કેટલો રાગ છે કેટલો રાગ હશે એના સાસન પર એટલે આ બધા માર્ગ બહુ સરસ છે તો દાદા જુદી જી માં જે નવસો દાદા સંપૃતિ થી આ એમ કે છે કે સંપુદ્ધિ થી સાતસો નેવું સુધી કાલા મંડળ અને જ્યોતિષ દેવો જે યોજનમાં છે જે યોજન કાળામાં એમાં માણસો આ માણસો વસ્તી વધે છે એ બધું લખ્યું હોય ને તો એમાં શું ધીરોદાભાર સિવાય બરોબર માણસ ને ભૂમિકા અને ઉદ્ધગતિમાં છે જ નહીં ઉર્ધ ગતિ કહેવાય ઉર્ધ બરોબર મધ્ય લોક સિવાય મનુષ્ય એ નથી બરોબર મધ્ય લોક અને મધ્ય લોક ઉપર ઉર્ધલોક કહેવાય બરોબર એ ઉર્ધ્વલોકમાં એક પણ માણસ પછી મધ્ય આ પંદરે પંદરે જે છે એ બધા મધ્ય નીચે જંતર આપડી સાથે નથી થોડાક અડધા રીતે છે ને અડધા સાથે નથી વંટ બે રીતે છે અડધા રીતે અડધા આપડી સાથે છે ને જંતર એ તો પણ એ લેવલ દેખાડવા માટે એક જ વાત કહી કે મધ્ય લોક નીચે છે તે દેવ માત્ર ને કહ્યું એ યોગ ઉપયોગો પરોક્ષ કેરીઓ બેરીઓ બંધી પારકા માટે કરાયબો પછી ખાય મોર ખાઈ જતો હશે ધર્મ માં છે શું છે ભગવાન ના કહેલા ધર્મ ભગવાને કહ્યું કે જીવ માત્ર યોગ ઉપયોગો બરો શું કે છે જીવ માત્ર નો ઉપયોગો બરો યોગ એટલે મનસ અને કાયા યોગ અને ઉપયોગ એ બુદ્ધિયોગ બુદ્ધિનો ઉપયોગ હોય આત્માનો સુભાષુ ઉપયોગ હોય કે શુદ્ધ ઉપયોગ હોય એ બધા યોગ ઉપયોગ છે તે પરોપકાર માટે વપરાવો જોઈએ હોય હા પરોપકાર માટે આ તો જુઓના વકીલો કેટલા પરોપકારી વિચારો આપે પણ એની નહીં વાપરી તેને નહીં વાપરતી એના સુભા છે કે બજે હે જેట్లా પરવ કરી છે અને ગજુ હલકો કરી દીધો ડોક્ટરો આપ સત્તા કરવા એની ગાડી કોણ લાવે છે કે બરોબર છે બેન પરવ કરી કેલા આકા પરવ કરી તો ક્યાં ના ડાતા એને બીચે નાકે તો નહી ક્યાં નાકે બડા પૈસા રેલ ના કેતા ને એને જીરું ખાઈ કરાય નહી ના જીરું હલકો કર્યા મે વજન મોટો બોજો કરી આપે કાપી મોસંબી મોસંબી કઈ જતી છે મોસમી બાકી આખો તો તમારું કામ કરે છે અને થાય છે આ બળદ બળદ કામ કરતા બિચારા ગાયો ગાયો નથી કામ તો ગાય ને થોડી પડ્યા ચિંતા રાખે છે ભગવાન તેને બદલે દુઃખ અને અપકારો પણ અપકારો ઉપવા ને બદલે અપકારો પેદા અક્કલવારી પેદાશ બીજા શબ્દ માં કડ પેદાશ કરાવી આમાં અને પછી ભગવાન અમને બોઝ ચાલુ માં બોટ સારો માંગે તારા ધ્યાન જોયું તારી દાનેસ જોઈ અત્યંત ઉચ્ચાર્યુઓ ભવાના છે એકાવતારી એકાવ કરી ગયા પોતાનું કન્મ કર્યું છે મારો છે પોતાનું જય અને બે થાય તમે છે આ જ્ઞાન મળ્યા પછી આ જ્ઞાન મળ્યા પછી સંજોગો બધા જ્ઞાનઓ ન મળ્યા કેવાય આ જ્ઞાન મળ્યા પછી એને સંજોગો કેવા છે ના આપણે પોલી પોકાર થયા કરતા છૂટી ગયા પછી આવતું છે કોઈ જીવના માટે એકાદ અવસાર વધાર કરવો પડે છે બીજા ભાવી કે શંકર કે એકાદ અવતાર વધાર થશે દાદા પણ બધાનું કામ કરી નાખા દેવો એક અવતાર વધારે વધારે આવે જુદા બાજુ વા ને તમે છો બધા રેસ રમતા ના હોય પણ રેસરો રેસ માં રમવાની શરૂઆત થઈ પછી અનુભવ થઈ ગયો પાછળ બધી રાત નું પાણી લાલ છે પર્યાવરણ કરવા માટે શુદ્ધ પર્યાયોગ કરતા પરમાણુ હોય છે એવું શુદ્ધ પરમાણુ શુદ્ધ પરમાણુ એના શું કે એનું નામ શું કે તીર્થંકરો લેખક માં બધા હોય છે અને આપણે કઈક કપડું આપીએ ખેંચી નાખીએ યોગ ક્રિયા થઈ અને ધ્યાન યોગ ક્રિયા ને ધ્યાન ના એના ગુણાકાર પ્રમાણે પરમાણુ ખેંચાય પરમાણુ તો શુદ્ધ ખેંચાય છે હવે પ્રયોગશાળ કેવું હોય તો તેવા પ્રયોગ પરમાણુઓ આ વિશ્વ માં અહિયાં બધે પરમાણુઓ છે આ પરમાણુ જે ભરેલું છે દાદા હવે પરમાણુ ખેંચાય છે પરમાણુ ખેતી ના કયા ભાગ આવે છે તો દાદા આપડે છવ્વીસ પાંચ પ્રકાર ના જીધા છે ભગવાન પાંચ પ્રકાર ના કીધા એમાં જીવ જયારે હવે આખો આ પૂછી મૂકી જાય છે તો પતિ ઈ જે લાગ્યા છે જે જાય છે અને આખા તો જાય નહીં દાદાજી અહિયાં લાગ્યા છે બધા પરમાણુ છે પ્રયોગ પરમાણુ જાય કાર્બન શરીયોગ જાય છે ત્યારે વાત કેવાય છે છેલ્લા શરીર હોય ને ગરમ શરીર ભગવાન નું ભગવાન છે અને એટલા જ પ્રમાણ નો આત્મા એ આકાર ત્યાં જાય બરોબર છે હોય તો ગમે તે રીતે હોય તો એ સ્પ્રેન લઈ જાય કમી થઈ જાય તો બરોબર કમી થઈ જાય બરોબર શરીર જોડે જાય પ્રતિબંધ થઈ જાય બરોબર ઇલેક્ટ્રિકલ બોડી મંજી ઇલેક્ટ્રિકલ બોડી મંજી કારણ તો હોય જ ને બરોબર છે એટલે યુક્તિ જે કારણ કે જ્યાં સુધી કારણ હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ હોય કારણ હોય કારણતા હોય તો ઇલેક્ટ્રિકલ હોય ને આ તે કારણોતે પાડી દેશે હું મૂળ આધારથી કામ થી જ આ અંત ક્યારે બરોબર છે બરોબર છે માન્ય નથી આત્મા આત્મા દ્રયો છે આખા સંસારકા આત્મા અનુભવ છે ને કેજે ચાલ્યો નથી જયારે મોક જવાનું થાય ને એ વેદન થી બધું ઉભું થઈ ગયું રોંધ ઉડી સુધી થઈ છે આત્મા ફેરફાર નથી થયો એના ગુણ થી એના ગુણ થી દ્રવ્ય થી આત્મા કઈ બગડ્યો નથી પર્યાય ની અસર થઈ છે આત્મા આખો આપી દીધો અને ક્રાંતિ ઉડાવી દીધી ભગવાને કહ્યું કે મહાવીર જેવો આત્મા છે અજ્ઞાની તકે સાઇમી હો ટકા દ્રવ્ય ગુણ પર્યાય છે સર્વદા સ્થિત રહે છે કે દ્રવ્ય ગુણ પર્યાય છે સર્વતાટ અને તકે સાઉ પના થાય ને કે અંગા જાય ને શંગા કરનારો અંગા એ શંગા કરનારો છે પોતે બધી આખી પાર્લામેન્ટ એક્સેપ્ટ કરે આ શરીરમાં પાર્લામેન્ટ એકાકારે એકાબ એકાગ્ર થઈ નથી કોઈ ધાડું વિરોધાભાસ કાયમ એટલે અજ્ઞ નું અજ્ઞ નું ચરણ અજ્ઞાશક્તિનું અને નિરંતર વરોધા ભાગ શું કહેવાય જ્ઞાની પુરુષ છે તે બધાને આખી પગલા માટે કરે બધા એકાદ થાય આવે એ બધા એકાત એકાદ શાને થાય છે માટે થાય છે પણ એમને એમ ખબર નથી કે આમાં આપણું મરણ મરણ કરશે જ્ઞાની પુરુષ આપણી પણ બોમ્બ ફેંકાય છે એકાગ્રિત થાય એની પણ બોમ્બ ફેંકાય છે એમને જો મરણ આપણું મરણ થશે તો હા થાય નહીં ને એવું જાતના એટલે જ્ઞાની પુરુષ ના હોય તો બધું કામ બધું સરળ થઈ પડે ને એટલે સહાય તો ચિદાન ગરબર છે કે હા કરે એવું બધી સુધી મોક્ષ માર્ગર છે બધું કુટુંબ ને બંધન કોઈ ગમે જ નહીં જીવ માત્ર ને બંધન ના ગમે અને આ જીવ છે બધા પરમાત્મા છે એને તો દેખાય છે તમારા પરમાત્મા પરમાત્મા દેખાય છે ગારી માં છે તો પરમાત્મા છે આ બંધન તો ગમતું હશે ગમે તેના કોઈના સસરા બેઠા બેઠા હોય ને એવું બધું પસંદ હોય કોઈ વાઈફ છે ધણી પણ બજાવે કેવું ઘણી બધું બધા ને ઘણી છે બેઠો હોય તો ધણી પણ બજાવે જો વાઈ એ આત્મા વાઈ થાય છે એના હાથમાં ધનિ થાય ફસાવવામાં કોઈ ગમે બંધન કોઈને ગમે નહીં આ બંધન કેમ થયું છે પોતાનામાં અનંત શક્તિ છે અનંત ઐશ્વર્ય છે હદભાર વગેરે વસ્તુઓ છતાં આ થયો ગમે ગમે મુશ્કેલીઓમાં આખા દિવસો કાઢવા ચિંતા ફરી ઉપાધિઓ અનંત શક્તિ બધી આવરેલી પડી છે શું થયું તારા ઘર માં ઘણું ધન કહેતા મને ખબર નથી ધન કાઢી લે તો કામ લાગે એટલે અનંત શક્તિ છે આ જગત ફસા મને લઈને બુજા માને લઈને સમજાતું નથી મારે તો બધા ઉપરી કેટલા બધા છે ઉપરી આ વર્લ્ડમાં કોઈ જીવનો કોઈ ઉપરી છે જ નહીં એક્ઝેક્ટલી રિયલી રિલેટિવ સ્ટીચિંગ આ બધું ઉપરી દેખાય છે એક્ઝેક્ટ રિયલી સ્ટીચિંગ કોઈ ઉપરી છે જ નહીં ઉપરી હોય તો મોક્ષ કોઈનો થાય નહીં સમજમાં આવે છે ઉપરી હોય તો મોક્ષ થાય નહીં માટે કોઈ ઉપરી છે નહીં બધા જીવો સામાન્ય ભાવે આત્મા છે પરમાત્મા છે પણ જેની જેટલી શક્તિ આવરણ ધૂટું પ્રગટ થઈ શકતી એટલું એનું ફળ મળે એટલું એને ફળ મળે પણ કોઈ કોઈનો ઉપરી છે નહીં હું કંઈ કોઈને ઉપરી નથી હું તો નિમિત્ત છું શું છે મારા જગત પ્રગટ થઈ શકતી તમારી પ્રગટ થશે એકનું એ વસ્તુ એક જ છે ને અપ્રગટ છે ને પ્રગટ છે ते प्रगट पास प्रगट शक्ति उत्पन्न गया निमित्त है क्यों से पोता है बार के पाता मोक्ष पाता मोक्ष क्या अहम पोता स्वरूप मोक्ष थे क्यों पोता स्वरूप मोक्षे आ विभाविक संसार से स्वाभाविक मोक्ष है विभाविक संसार थे? विकल्पिक विभाविक के संसारों स्वभाविक विकल्प थे विकल्प विकल्प ने ज्ञापी पुरुषों विकल्प कर स्वभाव ही जाए विकल्प निर्विकल करे स्वभाव ही जाए वस्तु स्वभाव में आए तरह फल आपे स्वभाव में ना आए त्यादी फल आपे नहीं અને આ વર્લ્ડમાં બધા ધર્મો ચાલે છે એ તો બધા રિલેટિવ ધર્મો છે માટીથી માટીનો માટીથી મહેલ કરવાનો કહ્યું ને રિલેટિવ ધર્મો સ્વાભાવિક ધર્મ નહીં સ્વાભાવિક ધર્મ એટલે રિયલ ધર્મ કહેવાય આત્મા પોતાના ગુણધર્મમાં આવી જાય તો એ સ્વાભાવિક ધર્મ કહેવાય પ્રગટપણું પામે પણ નહીં ત્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે ત્યાં સુધી રિલેટિવ ધર્મો આવતાથી આ ભૌતિક સુખો મળે અને ભગવાનનું નામ લેવાય એમ કતુક પ્રગટ થઈ શકે રિયલ ના મળે ત્યાં સુધી કઈ કરિલેટિવ સરથી સારા વિચારો કોઈને દુઃખ ના દે એટલે પોતાને કોઈ દુઃખ ના દે આ જગત કેવું છે સ્વતંત્ર છે કોઈ તમારામાં એક દખલ કરી શકે એમ નથી કોઈ કોઈ જીનામાં ચિંતિત માત્ર દખલ કરવાનો અધિકાર ધરાવતો નથી જઈને જો દખલ હોય તો કોઈ જીવ મોક્ષ શકે જ નહીં દખલ છે જ નહીં આ દખલ તમારા તમારા પરિણામ છે શું છે રિપોર્ટે કર જે કંઈ દખલ થઈ રહી છે ને તો પરિણામ છે તમારા જો આપણા હિસાબ છે એ તો આપણાના હિસાબ ચોખ્ખા કરો તો એમાં કોઈ તમારી દખલ કરી શકે એમ છે નહીં કોઈ જીવ તમારું નામ નહીં દાખી શકે તમારું ઉપરી જ કોઈ નથી ને ઉપરી કોણ છે કે તમારી બ્લન્ડર્સ અને તમારા મિસ્ટેક તમારી બ્લન્ડર્સ અને તમારી મિસ્ટેક બે જ ઉપરી છે એ બે બે નું ઉપરી બોલું કર્યું બધું કોઈ જગતમાં કોઈ ઉપરી નહીં હોય આ બ્લડર્સ લઈને પોલીસ વાળા ઉપરી સરકાર ઉપરીના બધા ઉપરી બ્લન્દર્સ લઈને છે અને પોતાના બ્લંદર શું નામ આપનુંશ્વરભાઈ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ હું ઈશ્વરભાઈ છું એ મોટા મોટું બ્લંદર કહેવાય હા હા તમે આરોપ કરો છો હું છું જ્યાં ખબર નથી પોતાના ક્ષેત્ર ની ખબર નથી પોતાના ક્ષેત્ર માં રે સ્વ ક્ષેત્ર માં તો ક્ષેત્ર જ નથી પોતાના ક્ષેત્રમાં મુકામ કરે અને ક્ષેત્રના જ બધે એમાં કામ કર્યા કરે તો ખેતર ના છે પણ આ તો પરક્ષેત્રે બેઠો છે અને ત્યાં ક્ષેત્રનો ક્ષેત્રનો મારીફ થઈ બેઠો છે આરોપિત ભાવ કર્યો છે હું ઈશ્વરભાઈ છું અને આ મારું છું ક્ષેત્રને મારું કરી ચાકી શું થયું હું ઈશ્વરભાઈ છું આ મારું કહેવાય એ આરોપિત ભાવ કહેવાય આરોપિત ભાવ એટલે પછી મંદિરમાં બેઠો હોય ભગવાનની મૂર્તિ પણ આરોપિત ભાવ છે માટે આરોપનામું ઘડાયું છે નિરંતર આરોપ લાગ્યા જ કરે છે પછી ઘટમાં ચાલ્યા જ કરે છે સંસ્કારમાં ભટક ભટક ભટક ભટક અનંત ઉકેલ લાવ્યો નથી જરા શાંતિ વહે કંઈક આ પુણે પુણેના હિસાબે એટલે પાછો ત્યાં આગળ અભિનિવેશ થઈ જાય મસ્તીમાં પડી જાય તો આ જે રસ દાખવા જેવા નહીં આ કલ્પિત રસો છે બધા શું છે કલ્પિત રસો પોતાના ઊભા કરેલા રસો કલ્પનાથી ઊભા કરેલા રસો છે આ રસ સાચા નથી કલ્પનાથી ઊભા કરેલા રસો છે વસ્તુ રસવાળી જગત છે નહીં છે રસવાનું જગત પણ તેમાં પોતાના દેશ બાદ આવે છે પોતાના કલ્પનાથી ઉભા કરેલા છે ક્યાં છે એટલે આ જગતમાં હું કલ્પનાથી ઊભું કરેલું છે આ પોતે જાણે જો કર્યું નથી જાણે જો કર્યું ફક્ત ગુનેગાર બહુ મોટો ગણાય ને સંયોગોના દબાણથી થયેલું છે શું થયેલું છે સંયોગોના દબાણથી તમારા સંયોગનું દબાણ આવે તો તમારે ના કાર્ય કરો ના કરવાનું જગતનું અધિકાર ચાલી રહ્યું છે ઈચ્છા આવી હોય જ નહીં આવું બંધનમાં આપવાની ઈચ્છા કોને હોય પોતે ભગવાન પરમાત્મા દેખાય છે મને તમને કેવું દેખાય છે તમને દેખાય છે આ બધા દેખાય છે આ બીજા ચક્રવાળા છે બધા ધીરી અધ્યક્ષ એટલે ગધેરામાં આત્મા દેખાય કૂતરામાં આત્મા દેખાય જવાનું જોય તો આત્મા દેખાય આત્મા દેખાયા પછી ગધેરાફ મારવાનું મન ના થાય ને અને ગધેડું ખમવા આવ્યું તો અક્ષુકર ના થાય ને હા ભાઈ એમને આમ તો કદી ગધેડું આવ્યું તો લગ્ન કરવા જતો પાછું આવી જાય હવે એમાં લગ્ન કરવા જાય પાછો આવ્યો ને મનમાં એમ શું થાય કે આપણે એમ શું કઈ માર્યું જ ના માર્યું નથી પણ હું ભયંકર ગુનો કર્યો કારણ કે ગુનો કર્યો છે ગઢેડો આવ્યું આ પાછા આવ્યા છું કહેતા કારણ કે ગધેડામાં બેઠેલા ભગવાન શું કહે છે કે મને મને હું ગધેડો માનો છું માટે એક અવતાર ગધેડો જે થયા થયા રીતે સંસાર ઉપર બરાબર ને ભગવાન ભગવાન વિતરાગી છે તમારામાં વિતરાગી છે એમનામાં વિતરાગી છે વાતમાં વિતરાગી સવારનું છે બરાબર ને આ તો ઉભુસી ગયું છે રોંગ બિલીફથી ઈગોળીને ઉમેદવાર ભાઈ છઉ આનો કાકો છું આના ભત્રી છું બધી રંગ બિલીટ કરી રંગો બેઠી રંગ જ્ઞાનભૂત